કારણ કે મરી જવાની જાસ્તી લાગે અને અહિયાં મરણ થાય છે બીબી ક્યાં ગયા બીબી છોકરાઓ તૈયાર હજુ બેસે લઈને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 તારા કરતા હોય ખરાબ કરતા છે એકરે આપણા થી વાગેલા ને હેલ્પ થાય આપણા થી કશું ના થાય આપણા થી વાગે તરુલત્તા ને હેલ્પ થાય તરુલત્તા ને શું હેલ્પ થાય હેલ્પ થાય ને ભાઈ ઈ પ્રેઝન્ટ થઈ ગઈ તો આ દિશામાં જ નિશ્ચિત આ દિલાય જાય પછી બલા ગોસસ ના જાય કરી દે જો કરી દે જો જે રસ્તે અમે ચાલ્યા છે સરળ રસ્તો હતો ટૂંકો હતો અને રિયલ રસ્તો તમે બધા દેખાઈ દીધા છે એ રસ્તા ઉપર તમે દાખલ કરાવી દીધા વિશા લઈ ને એ તો સરળ રસ્તો જ ના થાય દાદાજી અનંતવતા કરોડ અવતા સાધુ થાય ત્યાગી થાય તો આત્મા જે કીધું કે અનુભવ સમજ આવે અને અનુભવ માં વર્તાય શબ્દ બધી સમજ આપે બધું જ આવી જાય સમજ ફૂલ અનુભવ ફૂલ એનું નામ જ્યોતિ હા એનું નામ જ્યોતિ એ બઉ ગૂંચવાય જાવ પછી પાછું એક ને એક થી શરૂ કરવું અને પાછું આવી જાય છે ખરે લાગેલા લાગે પડી તો દાદાજી ભગવાન આપે કીધું એજ પરમાત્મા છે પછી પરમાત્મા ખબર પડે આ પરમાત્મા આપે જે સમજાવ્યા એમાં તો કોઈ પિક્ચર છે પરમાત્મા હમણાં કીધા સમજ અને અનુભવ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 શંકર ભગવાન રામ ભગવાન એમાં બધા ભગવાન થઈ ગયેલા અનુભવ એટલે એની ભજના કરીએ દાદા નું બેઠા દાદા ભગવાન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 સાક્ષાત પરિચય ને આમાં ફેર ને બધા ફેર ઘણા જાય બધા માં ફેર માટે બધું આપડે જે વખતે જે આવ્યું તે હોય ત્યારે શું કર્યા પુસ્તક મિચેટ દે દા દાદા દેખાય આખે મિચેટ તર જ દેખાય દાદા કલાક દોઢ કલાક બે કલાક દાદા માં બેસીએ દરરોજ छता वक्त निधिध्यासन चोखु रहे घनी वक्त झाखु रहे जो स्पष्ट हमने रहू एत, बुद्धी, बुद्धी, बुद्धी तो अशुद्धि बुद्धि ने कारण बुद्धि सरस बुद्धि ऊँ कर नुद्धि म तो हो दादा अशुद्धि अशुद्धि बुद्धिज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 નીચે રહે છે નીચે ડાઉન માં બુદ્ધિ ને કાઢવી કેવી રીતે કાઢવા જાય જાય બરોબર છે આપડે જેને અભૂત હોય ને એનું સેવન કરીએ એટલે ધીમે ધીમે ખસતી જ જાય રાખીએ નહી ઝાંખું દેખાય બુદ્ધિ એ દખલ કરી બીજી કહે છે આપડે ઝાંખું કે આપડે મહી આપડે બી બી દેખાય નહી દેખાશું એટલું ને કઈ બીમ દેખાય છે કે નહીં એટલું કારણ કે સપના માં ના દેખાય એટલું સરસ સપના દેખાય અરે સવારે બેસવું એનો કઈ દાદા તમારે જયારે અનુકૂળ આવે તારે મોટો નાનો બે ચપ્પનારાયણ પડી જશે એ કોઈ ચિંતા કરતો નથી લા અને મારું પડી જશે કે સૂર્યનારાયણ આવશે કઈ જાતને મારું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 ભૂલ પડી જાય સમાધિ આપે એવું સમાધિ ઉપાધિ માં શાંતિ રે તો એવું કરાવી દાદા એવું કરાવી ના પણ આપે પૂરું કરો ત્રણ મહિના રહેવાના જ છે બે વખત કપિલભાઈ ભેગા થાય છે કે હું કાઢું ને વાતચીત મારે દાદા માણસો ઓછા તમારી વાતો કરવા માટે હું તો વસંતભાઈ ને કોલ કરું दादाटी दीवाग तरखी कर दीव बज कर विज्ञान સંસારમાં રહેવા સાથે પ્રેક્ટિસ કરું છું રજા આપેક્ટિસ છે સાથે રેવાનું કે શું એમ હમ સાથે રેવાનું કે શું બે મેં રેવાનું નાન લીધા પછી બે ને અહિયાં કે શું એમ રહી ને પણ પૂરું કરી આપડે ભીખુભાઈ દીકરી બેઠેલા ઇમોશનલ માણસ પોતે સેન્સીટીવ બીજા અમારા સેન્સ નહિ ખરી મજા ને બુદ્ધિ જ નહીં અમારામાં ખુબ મજા રહે છે બુદ્ધિ જમપવા ના દે એ દિખું દેને છે બુદ્ધિ અંગ્રેજી લઈ માપ્રણ લાયરા વેસી ખવાય છે ને વાદે વાંતવારી તો આ બેબીએસ થી વધાર બની છું અહીં આવીને વધારે ભણી છું અહીં આવીને ગાયનેકોલોજીમાં સ્પેશિયલ અહીં આવીને વધારે ભણ્યા છે એટલે મુંબઈ થી એમબીબીએસ કર્યું અને પછી અહીં આવીને ગાયનેકોલોજીમાં રેસિડેન્સી બોર્ડ સર્ટિફાઈડ મુંબઈ માં એમબીબીએસ કર્યું અને અહીં આવીને દાદા કેવી જાતના કર્મો હોય તો અભાવ રહ્યા કરતો હોય પૈસા હોય તો ગમે નહીં લક્ષ્મી હોય સ્ત્રીઓ હોય ગમે નહી બધું ગમે નહીં ભોગવે ના ગમતું ભોગવે છે હંમેશા ના ગમતું ભગવાયું પુરુષ ના દર્શન બઉ ના થોડો થાયમદ રાજચંદ્ર પૂછ્યું કે સાહેબ તમને આ કંટાળો નથી આવતો આ બધું કંટાળો બધો હારેલો અરે કંટાળા તો ઘણા કાળથી ઘણા આવતા થઈ ગયા કંટાળી કંટાળી આ તો વિજ્ઞાન છે એટલે એ થાય છે ને ના થાય વિજ્ઞાન અગિયારમ આશ્ચર્ય આવું બનેલું નહિ બી એકદમ શાંતિ દવાગેલા એકદમ સારા થઈ ગયા તારે ઠંડુ થઈ ગયું નઈ તો બોલે ખાલી જોયેલા જ માઇક ની ચાલેલું ના આપડે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 જિંદગી ભણતરમાં જ કાઢી છે તે એમ કે ને અડધી તો ખરી એક વાર ભણસર માં કાઢે અડધી તો ખરી અડધી તો ખરી બેન કઈ છે મને થાય હોય તો પછી સંસારમાં જીવન ની દરેક પડે પણ ઇમ્પોર્ટન્ટ છે એ તો અમે આ દયા કરીએ પછી થશે મશીન ગોઠવીએ ફિટ કરી આપીએ ટાઈમિંગ ફરી ગયું છે ને નવું ઇન્જિન કેમ ચાલે ટાઈમિંગ ફરી ગયું એટલે પછી એન્જિનિયર આવ્યો ને તમે કહ્યું ટાઈમિંગ એટલે શું મારે પછી ઇન્જિન પછી મોડું કરી જવાય પણ એમ જાય અમારી પેસેન્જર આવી જાય કરે છે ટાઈમે કે આ ગાડી ત્યાં મુક્ત આવી એવું નથી ત્યારે કે મને શું ફોર પાય કે દાદાજી હા પિસ્ટન આમથી આવ્યો પિસ્ટન આવે પિચકારી ભેગી થાય એવો ટાઈમિંગ સમજ પાડી હા બસ આવું બધું માણસો ને ટાઈમિંગ મળતું નથી દાદા ભલે મે મેં કે આપડે મરી જાય પછી ને તે ભગવાન આપણે કોન્શિયસ હોય ભગવાન આવે તેની બધી ચિંતા નહીં કરવાની ટાઈમિંગ કે ગાડી જતી રહીટ ટાઈમિંગ પિકેસ થાય ને એને દાળો વડે આપડા પેલું સમજાવો કે ઇન્દ્રિયોની ક્ષયો પક્ષમ શક્તિ વ્યવસ્થિત ને આધીન છે ઇન્દ્રિયોની ક્ષયો તમે લેખું છે ચોપડીમાં કે ઇન્દ્રિયોની જે શક્તિ છે અક્ષયો શક્તિ વિચારવાની જોવાની આવવાની જાણવાની એ બી વ્યવસ્થિત ને અધિન છે ઇન્દ્રિયોની શક્તિ પાંચ ઇન્દ્રિયોની જે શક્તિ છે ને વ્યવસ્થિત છે વાંધો નથી એવું ના બોલાય બોલાય કારણ કે એ તો આખી વાંખ્યો બંધ કરીને તમે ગાડીઓ ચલાવો એમ કહીએ તો ચલાવે ગાડીઓ કેમ ના ચલા આપડે ચલાવો પછી અથડાય વિજ્ઞાન વ્યવસ્થા દુરુપયોગ કરે બધા આવે એમ વ્યવસ્થિત એક્ઝેક્ટ વ્યવસ્થિત જોઈ ને બધું કહીશ કોઈ મોટા મોટું અગિયાર મુ આશ્ચર્ય બંધ થાય ને આ તો એ નિરંતર ચિંતા જોઈ જીખુ બીન જે દેખાયા પછી તો નસાર આવા દેખાય છે પછી તો એની ચિંતા બંધ થઈ ગઈ પછી જોઈ લો ને ગમે છે આ ટોળા તમને ગમે છે ખલાસ થઈ જાય હોય કેટલો માલદાર થી જાય માલદાર થી જી લેવા અમારે આજે અમે ત્રણ વખત બેઠા છીએ જ્ઞાન અમે બેસી શકીએ આજે કરી શકીએ સંજોગ બધા કઈ વાંધો નઈ બે લેલું હતું યા કઈના જોમો બે ના બારે લેતી સાદર મત દેવાઈ રહે છે હા સાદર નથી છે એક તે ક્યાં રહે છે કેલિફોર્નિયા કેલિફોર્નિયા એમ કે અમતાદેશા દેગોસ છે ને હા ઓને કઈ સેન્ડિયા સેન્ડિયા કો ઓ તો તમને કે રાખે છે બધા ને લાવીશ છોકરા તારે ત્યારે મોકલી દેવાના છે ભાઈ નું કામ થઈ છે પછી ડાક્ટર ને તમે બે તરજો ને અહીં બધા મોકલ્યા એટલે બધા ઘરનું થઈ ચોખ્ખું થઇ જાય વાઘેલા કયું ગામ તમારું જેતપુર જેતપુર જેતપુર જેતપુર જેતપુર કાઠી નું લુગળાઓ નો ધંધો બહુ છે રંગારાનો રંગારાનો એમ વીરપુર નજીક માં જેતપુર જેતપુર ની નજીક માં આઠ માઇલ છત્રીસ થયા હતા અને તમે જે પહેલી વાત કહેલી ને કે મોક્ષની ગાડી આવે ત્યારે રાહના જોતા અને ધોતિયું જો ઝાડામાં ભરાઈ ગયું હોય તો પડતું મૂકીને જાજે એ વાત બરાબર સમજાણી ધોતી છોડી દો હા હા ધોતી આલતો ઓર મોલ મેલ પૂરી નથી જો ના ધોતિયું પેરે તોય કે ડર મને નહીં બહુ બુઢાની વાત છે હા એ મને સમજી ગયો ને પણ મને એક ક્લીન કરાય એમ કે પ્લે જવાનું હોય એ કોલ આવી ગયો બાબો નહી એ તો ફરી મોડો પડશે આખી દુનિયા જિંદગી દુખી દે દે કરે મિત્ર ભાવ આપે શું કઈ આપે એ નહી જોય તું શું ખાડે કે નથી એ કરી જોયતું આવ્યું ફરજ બજાવવાની શું કયું બરોબર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 સંસ્કાર બઉ સરસ છે પૂજા પ્રાર્થના બધું કરીએ એ બધું રિલેટિવ ને રિલેટિવ આગે કે લી ભૌતિક સુખો ભૌતિક જબ આગે કા માર્ગ મિલ જરૂર નહી દેગા હોલી રહેતા રિલેટિવ ભૌતિક સુખો બટ દાદા બિફોર હી થોડ મી દેટ આઈન્ટ હેવ દેટ કૉસેપ્ટનલીન્ડ આફ્ટર હી થોડ મી ઇવનશિયસ ટુ ગોલ્ડ રિલે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 હે પોતે કેનામ રિલેટિવ છે અમારી પરગુસાઈ નથી થતા ને મેં કોસ રે બતા અંદર કાંટા દૈલ બીમો કોઈ ગુસાઈ થા એને કલ વેની શી ઓલી ફીલી નો કે રિલેટિવ યુ કે નોટ સે યુ આર एवरीथिंग યુ સી કાઈ ફીલ ધેટ is right, right, right? is the soul. Right, that true. now, you are now your worship, even Devi Dita is also in the correct સર ઓ રહ હો હૈ પંથ તો હમક અચ્છા નહી લગતા કરે લગતા અચ્છા નહીં અચ્છા નહીં એ ભાવ આતા હૈ અંદર ફર ભી કરતા હૈ તો ક્યાં કરવા હેન્ડ કીધી હેન્ડ સે હેન્ડ મે કરતા હે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ अपना ऐप में देख लिया कि मैं एक भूल गया था उसको खराब वस्तु नुकसान किया तो मैंने कर दिया कर शुरू कर अगला इन जन्म में என்ன ரிசல்ட் लिया ऑर्डर मैंने அதனா फोटो पिच है पुलिस में हम नहीं मारते முடியा आना हम पढ़र सब हम कन्नारे தெரியும் इन जन्म अपो रिफंड பண்ணி ಇದಕ್ಕೆ ಇದಕ್ಕೆ করতে надо प्राइस करना મે ખરાબ કરતા ખુશ હોતા ડબલ હો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 હોયે ફાઇલ હૈ તો બહુ ક્લોઝ ફાઇલ હાજ દેખતા તો કા ફાઇલ કોઇલ કેસે નિકાલ સકતા બીબી કા ફાઇલ કે બંધ હોય મેતા હૈ ચાર્જ બંધ કર્જ કયા હૈ સબ આંધ્રમાં આંધ્રામાં કામ કરતા આંધ્રા મેળા કેરળા ને ક્યાં કરતા બા કામ થતા સર્વિસ મેવિસ મેતા મકાન હા કો મદ્રાસ મદ્રાસ મેં સબ દા અભી અભી કુછ નહીં પે सब अभी कुछ नहीं है वहां पे अच्छा केरला का केरला का कौन सा गाँव पालघाटाट बाबा गए थे वहाँ हम तो पालघाटो भी गया था और अलप्पी में मेरी ऑफिस थी अलप्पी में अलप्पी में મેલ ગાડી ચલા ડ્રાઈવર ડ્રાઈવર બહ તકલીફ કામ હાર્ડવર્ક ફોર્ટી ચાલીસ સે ચાલિ સાર ચી આગે જન્મ કા આપી રામ બોલતા રિલેશન મેં રહેતા અગલા જન્મ કોઈ આપણા ઘર મેં આ જતા પૂછા ભી નહી મેં હિસાબ હેલ <tip> <tip> <tip> <tip>